મહારાજામ દાદા ખાતર ના દરબારમાં આથમી દ્વારા ઓરડા ની ઓત્રી બિરાજમાન હતા ને સર્વે શેત ધારણ કર્યા અને ધોળી છીટની રજા ઓઠી હતી અને પોતાના મુખાર વિનિ તથા જે સદપુરુષ હોય તેને તો કોઈ જીવ ને લૌકિક આણ વૃદ્ધિ થતી દેખી તેની કોર નો હર્ષો થાય નહીં અને તો ના થાય તમે એને દીકરો મરી ગયો ખરખરો કરવો કે ન કરવો એ કુટુંબમાં મરી જાય ખર ખરે જાય પેટમાં લૌકિક લૌકિક લૌકિક પડે ત્યારે ખરખરો થાય છે કાંજે થોડાક કાળ જીવવું અને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે અને ભગવાન ના જે અવતાર વિશે થાય છે આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે અને વળી જે એકાંતિક ભક્ત છે धर्म पड़ो जाने पड़ो तो देह आने का यक्षराक्ष अवतार आ अथवा तो नहापी युक्त होने जो भगवान ने भगवान विषय अवगुण न તો એના પાપ નાટ થઈ જાય અને એનો ભગવાન ના ધામમાં નિવાસ થાય માટે ઘરે મધ્ય પ્રકરણ નું છેતાલીસ વચના મૃતમ જે છે માં ભગવાન સિવાય બીજે હેત નહી થઈ એક ભગવાન સિવાય આપણે એસી ક્યાંય ઉપર છું તૂટે છે હૃદય થી વાંચ વાંચું ને કરું ઘટ પણ કોઈ જીવ ભગવાન માં જવાનો નથી આને બાવડું જાલી પરણે ધકેલું હશે અને આ પારણા માં ઉઘાડી મારીબા મુ છે બાવડું જીન આ ઘર માંથી કાઢી મોયલા ઘર માં લઈ લેવા આ ઘર માંથી આપણે એવો પગ ભરાવે ઉમરા માં તાણે કોઈ ન નેકળે તાણે એવું પ્રાણી માત્ર એને ગમે એટલી કથા વાર્તા સાંભળીએ માયા ના ભાવ ને નો સંભાર કોઈ કથા વાર્તા મજાની ધાતી હોય અહીંયા બેઠા હોય એને એકાગ્ર બીજા દેખે કે એકાગ્ર ભાવ બેઠો શું ઘર નો સાંભળે બીજું નો સાંભળે ઘણા ધીખા હોય બધાય તો ભગવાન મહેનત કરીને અવતાર લઈ ને આવે છે બાવડા પગ ભરાવે આમાં કેટલાક જન્મ ના આપણા પુણ્ય છે એટલે આ જરાક હારું લાગે છે ઘર તો નીકળવું હારું લાગતું નથી પણ જરાક ઠીક છે એટલું હારું લાગે આગેશે એવા કેટલા જીવ નીકળે માયા ને ભૂલી ને અખંડ ભગવાન માં વૃત્તિ રાખનારા ને અને ભગવાન ને રખાવીશ પછી બાજુ બીજો ભાવ એને પેદા થયો કામમ ક્રોધમ ભયમ સ્નેહ એવું આગવાન માં વસ પણ આવડા નો ઘડીક માં કરેલો કરે આ યોગ માર્ગ નો એક પ્રકાર છે એને પછી બીજો નામ ભક્તિ માર્ગ પડે પણ ભક્તિમાર્ગ માં કઈ ગુસ્ય ન હોય માર્ગ માં જેમ ઇન્દ્રિયો ના રાગ ને છોડવા પડે ભક્તિ માર્ગ માંગવા એવું ખોલી કહ્યું છે બે વાગ્યા હતંજલ પતંજલિ વ્યાસ કરે વ્યાસ ભાષ્ય ભાષ્ય બીજાનું છે હજી એ છે થોડો થોડો ત્યાં જ્યાં ભગત મંડળીઓ હોય અમારી એ બઉ કથા હું કરતા હોય વચાંદ વાંચે આ વાંચે પછી એક ધાર ખન કરેડન જ કરે તો પુષ્પા આવે પાછું એક ધારુ ખંડન કરે ત્યાં તમે પીપળાને જાઓ યોગી સમય પાસે શ્વાસ નું ખંડન અમારે આ ગુરુકુલ નો રાત્રિ દેખાડના છોકરા કરી બેઠે અમારી તો એક બલિહારી અને એમાં ને એમાં જો કરી ને બેઠા તો પણ અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીલી છીટ ની રજા ઓઢી હતી અને પોતાના મુખાર વિંદિ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય બેઠી હતી मोक्ष नुखवीय खंडन करे સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈ મોટા સંત સમાગમ થયો હોય ને શું એમ ભાષે છે શા માટે જે ખંડન કરતા હોય ત્યારે મુક્ષ હોય તેને તેમાં દુખાય જવું નહીં અને જે ખાધા પીધાની લાલ છે તે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલ रहतो तेने तो साधु नाव मलिश्रय व्य विमुक्त वी सतार्थ आप ईर्षा करें तथा पंच विषय ना लाभ थी हो બે તો પંચ મહાપાપ માટે જે સમજવું હોય તેને સંતના સમાગમ માં રહી ને આવો મળી નાશ્રય રાખ્યો ન જોઈએ કેમ જે આ સભા તો જેવી બદ્રિક આશ્રમ માં તથા દેવ મનુષ્ય દીકરી અનંત દેહ કરીને આપણે જીવે ભોગવા છે સ્વામી બેઠેલા સ્વામી ની દાઢ દુઃખે ઓછું બોલે આ વાંચતા વાંચતા વાતું કરે પાછા એક દિન બીજે દિય પાછા ઈના હોય બોલતા ખાપતા નહી આખો બ્રહ્મ વિલાસ કંઠે ચાર વાગે ઉઠી નવાજ આવી અને એજ ઉપાડે હજી જ્યાં ખંભે ધોતી મૂકીને લીધી થુંબડા ઉપાડે પેલા એક બી કથા વાંધતા હશે ને વાત કરી મોટા મોટા હરિભક્તો બેઠેલા એમાં એક હરિભગત બહુ વખાણ કરવા માંગ્યો સ્વામી આ સમાજ સાધવું તમારું સ્થાન બરાબર આગળ વધવા નો બિચારો નિર્દો છે સ્વામી કહે અમારા સાધુ ના વખાણ નો કરવા તમારે પાછા વલદ ને વખાણ કરવા એવું ત્યાં વખાણ નો કરાય પછી દ્રષ્ટાંત ભર્યા સ્વામી બળદ હોય ને બળદ એના વખાણ નો કરાયું મારી લેવાય વખાણ નો ભાવ આવી જાય ખરેખર થઈ જુ કોને ખબર નહી ન ખબર હોય સ્વામી બાદાજે ધામ હોશિયાર ભાવ હતા સ્વામી બાલ કાગળ લખીને બોલાવ્યા હતા આટલા સુધી આવી ગયા વર્તાલ થી આચાર્ય નહોત કેવાય આશીર્વાદી અવાર માં સ્વામી કેહાડી હતો એ ખુબ વાતો કરતા હતા સ્વામી આમ જ્યા ને એટલે પુરાણી સ્વામી સમજી ગયા કેમ સ્વામી તો હવે ટાળું થઈ ગયે નવા પહેર્યા છે પૂજા લાવો પૂજા અમુક માળા પેરવી આ જોડી પગે આવી હવે જાવ એની બે ભાષા એ સ્વામી ગયા પછી આવડે બીજા ભાગ પર અને સ્વામી બોલે મને જો એ આ વૈયા જાય નું દુઃખ નહી હોય વસ્તુ નો પ્રેમ દેતું. નવા કપડા કંઠી પણ પહેરી જનો ઠાકોરજી ને ધરાવી ને પહેરી અને પછી આ બહાર જઈને પુરાણી સ્વામી કહ્યું બેઠા રે કે આપડા સભા બેઠી છે સ્વામી જગાડી એટલે પંદર વીસ મિનિટ ગયા પછી એટલે પુરાણી સ્વામી કે સ્વામી સ્વામી પણ કોણ બોલ્યા સ્નેહને પેલા મોકલી દીધા કે તમે જવા સ્વા મળે છે જયારે છૂટી જાય પછી મને કોઈ સાધુ મટાડે નહીલા શણગાર કરે સાધુ ના દેહ ઉપર શણગાર નું ગામ માં ગયા તેવ કેવા કેવાયલ નહી નહી મારા દેહ ને સાધુ નો સાધુ મેણા ને આ શ્રી કૃષ્ણ પોતાના ગુરીની શોભા પોતે નો દેખી ગયા તમે ગમે એમ બોલો મને એને કહ્યું છે દમોદર ત્યાં લગી આવ્યા અને આને દેહ મુક્યો કે આકાશ માં આટલી વાદળી થતી વાદળી હતી ને કઈ વાદળી નઈ અને એક ગ્રાક માંગન થવાયું પાછા આવ્યા ફેર્યા પછી વાર્તા માજન ભક્તિ કરે આજના ડોળ નો તા તમી બાળ મુ આમ ગામ માં ભાગ આવે હોય એટલો ન હોય પણ આ તો જોયેલો કાગળ લખીને બોલાય આવી જો બાપાજી મનસુખભાઈ પતંજલ યોગ ને ગમે એ કહી એની દ્રષ્ટિ નો એ બરાબર છે પણ એના અધિકારી બધાય જેવો ન પાંજલ યોગની સાધના કરવાના બધા જેવો અધિકારી ન હોય પણ જેને મનુષ્ય મનુષ્ય એટલે ભગવાને અવતાર લીધા અવતાર લઈ ને ભક્તિ માર્ગે પોતાની તરફ લેવા માંગ્યા એમાં આ માર્ગ જવાય પણ આ માર્ગ અઘરો બાબ જય કેમ સ પણ આ માર્ગ માં જાઓ આ માર્ગ માં જાઓ કરવાનું હર આ માર્ગે જાઓ યા આ માર્ગે જાઓ કરવાનું હર આ કરવું હારું લાગે છે એટલે ઈ માર્ગે નથી કોઈ હારું નિયમ આસન પ્રાણાયામ મૃત્યા ધારણા ધ્યાન સમાધિ કોણ હવે અહિંસા સત્યમ અસ્તે અપરીગ્રહ બ્રહ્મચારી પણ પાંચ બરાબર થવા જોઈએ ને એને પાછા લીધા છે સાર્વભૌમ મહાવ્રતમ દેશ આમ હોય એમ ન લખાયમ બરામ આવે નિયમ બુરા ન હોય તો નિયમ હોય ત્યાં નિયમ જ્યાં બુરા થાય ત્યાં આસન આસન તો અમારા કનુ ભગત ને ભક્તિજ કરે છે એમ બતાવે છે કસરત નો વિષય થઈ ગયો આસન કસરત નો વિષય નતો કેટલા આસનો અમુક આસનો આ બેસી રહેવું હોય તો એ શરીર ને વાંધો ન આવે આસન નો અભ્યાસ તો એટલા માટે એમાંથી તૈયારી કરવાની આગળ જવાની આસન સુધી પછી પ્રાણાયામ આવે આ સન શરીર નો વિષય પ્રાણાયામ પ્રાણ ને નિયમ માં કરવાની વાત લેવા મૂકવા બધું આવે અને પ્રાણાયામ બોરો બરાબર કરવા શીખી ગયા પછી પ્રત્યહાર આવે ત્યારે શું બોલ તમે બેઠા જી ના માં કોઈ આપડે પ્રત્યાહાર એવો સિદ્ધ કરવો કે ભગવાન ધારણા ને શું ભગવાન ના સ્વરૂપમાં વૃત્તિ ને રાખવાનો અને ભગવાન ના સ્વરૂપ માં જોડવાનો ધારણા ધારણા સ્વરૂપ કેવું હોય સ્વરૂપ સ્વરૂપ માં પોચવા માટે આ મંદિરો મંદિરોમાં મૂર્તિઓ હોય ને કે ધ્યાન કરવા માટે લખક સલામ જતી સ્થિર કરતા શીખો આ આલંબન રૂપ છે બધું અનાલંબન છે આ બધી દેખાતા નથી અને એમાં જોડાવો આ દેખાય અખંડ રહેવા લાગે એનું નામ ધ્યાન ધારા એટલે શું તેલની જે ધાર છે ધારણા થાય એના સિવાય એ બીજા ને હંબાર કરો અને પછી જોવે એટલે ધ્યાન આવે સ્વામી કિલ ધારા વચ્ચે ની વાત હતી પણ એટલે શું પાણીની ધાર ધાર એટલે શું અને સમુહ એક ધારો ચાલ્યો આવે તેલ ધારા એટલે તેલ તેલ આવવું આપણે અખંડ આવે છે એનું નામ તૈલ ધારા વચ્ચે એવી ભગવાન માં આપણી વૃત્તિ ચોટે તેલ ધારા માં તેલ ના રજકણો નોખા નથી પડી શકતા જોવામાં આપણી ભગવાન ધારવાજમાં ધારાઓ વચમાં બીજો પ્રવેશ જ કરી શકતો નથી ધારણામાં જ્ઞાન માં પ્રવેશ કરે તો ધારણા નથી જ્ઞાન સામે ધારણા કરતા છો ને ὅ ྅ມ�導 સીવ્� ન્ધ મજેળી દેઓ CT边 ન૨્લેવા થીવ� ન ને ન દેવ્ત ધિણે ન ઙન ને ન્રણ ન ન મણેં ન નod ણર ને,ન ઴જેંવ સાંભળી આવે એમ વગર પ્રયાસ રીતે એમને ભગવાન માં બોલીએ છે પણ એને ઘટાડું તો જોઈએ ધારણા ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગ છે અને ઓલા પાંચ બાજુ છે પ્રત્યા ત્યાં સુધી એટલે એનો સંબંધ તો આવે ધારણા ધ્યાન ને સમાધિ એ અંતરંગ છે પછી આત્મા અને પરમાત્મા નો આવે છે એ જો આવે છે અને ઉપલબ્ધ ભાગ બધો તોડી નાખ્યો અવિનાશી છે પરમાત્મા એ અવિનાશી છે એ કોઈ તૂટી સકતા નથી એ છૂટી સકતા નથી કોઈ જગ્યા એવી નથી પરમાત્મા વિનાની હોય હવે છોડો કેવી રીતે તમે એને ત્રણ અંગ છે એ અંદર અંગે સમાધિ ધારણામાં બહિરંગ છોડી ઘરમાં આવી ગયા હવે ધ્યાન ખરેખર તૈલ ધારા વચ્ચે એકાગ્રતા આવે એમાં કઈ ન દેખાય એટલે કઈ ન દેખાવું એ ભગવાન જ દેખાય ભાવ પણ ધ્યાનમાં ઉડી જાય ભગવાન હવે ભગવાન જયારે ભીયા પાણી રાખે છે કોણ આ ભક્ત ફક્ત એક ભગવાન માં સમાધિ માં શું થાય ભગવાન યાદ જ ના ભાવ એ બોલો તદભાવ પછી બોલીય શકે ઉપનિષદ માં આવે છે એવામ દેવ ની વાત છે પણ પછી બ્રહ્મ હું જ ઈશ્વર ઈશ્વર શબ્દો ન બોલાયર શબ્દ એવો છે બે થી બે ભાવ જાય પછી આવે અહમ બ્રહ્માસ્મી એ શબ્દ આવી ગયા અહમ બ્રહ્માસ્મી એને એમ કે હું જ પ્રભુ પણ એના માં નહી હોતા આવ્યા એટલે પોતાને ઓળખ છે એને આ કે જ્યાં ભેદ નહીં પછી બ્રહ્મ થઈ ગયા એવો અર્થ નથી એના ગુણ એનામાં આવ્યા જેના ગુણ જન્મ આવ્યા એટલે એને નામે બોલાવાય પડશે ત્યાં કોઈની ઓળખાણ રહેતી નથી ભગવાન ઓળખાવે તો ઓળખાય ઓળખાયું થાય ભક્તિ માર્ગ શાસ્ત્ર નો યોગ માર્ગ એ ખોટા નથી પણ એને હવરા કરીને એ ઘણા ના શબ્દો એવા આવે છે એ ભાવ માં પછી બની તમે ગગા જ